મને ક્રિયા કરવી ગમતી નથી ક્રિયા ક્રિયા ક્રિયા કરવી ક્રિયાકાંડ ક્રિયા કરવી કે વાતચીત એવી થઈ एक व्यक्ति मैंने कई क्रियाकांड करेंगे મહેનત કરવાની મથાક હોય છે એવું કેવા માંગ બરાબર એટલે એ ઉદ્યોગ ઉતરવા માંગતો નથી તમે મૂડે ઉતરવા મહેનત કરો એ ગમવું એ ક્રિયા છે પછી છૂટા તો પડ્યા નથી મને ગમતું નથી ત્યાં સુધી કે ગમે છે ત્યાં સુધી નથી ક્રિયા કરે એટલે પછી શું કે આવ્યા ત્યાં સુધી નથી કે આ બધું બીજું વ્યવહાર તમારે ક્રિયા નહીં કરવાની તમારે ક્રિયા કરવાનો ધર્મ છે એ ક્રિયા કરે તમારો ધર્મ નાતા માટે કે કેવું તમારે હા આ પણ જવાબ આવી તમાર કાં તો ઘરે કવડવા તો કમણા પર સતર એની નું કાંતે તો બીજો કોઈ શું કરે કે તમારે જુવા હા અરુ બકાત કર્યા કરે બરાબર અર એને એટલે ઇનટતે ઇનટ તેરે કઈ કરવાના લખો તો બીજે રહેતે કઈ કરતા હોય કોઈ કઈ તો કરે કારણ કે એ તો કરા કરે હા તો કાય કે એ જુવા નું છે હા એ ક્રિયાકાણ છે કાય કે એ છે કે એક મને ક્રિયાકાણ નસરે થાય મોડ વાત એ છે વાત જરૂર નથી આપડે દારી જ વાત ની જેમ ક્રિયા કરે કે જગત બીજી ક્રિયાકાદ નાણા દેખાતી ક્રિયા આજે કાઢીએ બીજા ચોટાડે એમ કરતા કરતા કે છે કે શરીર મો આત્મા જતો નથી કઈ ગયું મોડે ભી જાય છે કે ને ગુદાય ભાન જ નથી કોઈ પણ પ્રકાર ના ભાન જવાય જ્ઞાન ની વાત કરવામાં આવેલી નથી કરે પણ આ તો વાત ના વખતે કરે લગર સમજે કર્મ થાય वस्तु ने बार बताइए मुठीवाड़ी ने आम कीधु चाल एक पाग हाथ लीधो तो बीजो आग गयो तो आ बदीज क्रियाओं रिफ्लेक्ट हो चला है तो ये बुद्धि जी होती क्रियाओ क्रिया मनस करे हूँ बोलू छु तार अमुक ठेका वोट अड़काडवी वो जरुर पड़ती मशीन मेंाइप करती बड़ी वस्तु करते जाए टाइप करते जाए कोई क्रिया होशपूर्वक मनस करते दादा कार्य करे मेरा नहीं कर જ્ઞાન ના કાર્ય થઈ જાય છે બધા શબ્દો જુદા હોય દરરોજ એના એક શબ્દ હોય તેવું વધતું જ નથી ને સંતા રોજ ખાતો હોય ચા પીતો હોય પડી જાય પોતાનું ચલણી પણ એક ક્ષણ બીજી ક્ષણ ને લાગતું હતું નથી એટલું બનશે આપડા ભગવાન રામ ક્યુ વકાવ્યા ઈશ્વર કે પરમેશ્વર કેતા પરમેશ્વર હૃદય માં જે રેલી છે પાકડી વાળું તે બંધ મંદા કહે મા દસ માણસ સાથે હોય તો દસે એવું એ કયો પ્રોસેસ છે ને એક એવી શક્તિ છે જ્ઞાની પુરુષ ની કે દસે દસ ને એની રીતે લાભ થાય नु दरक नुद्ध जुदु आम एट शक्ति दादाजी મુખ્ય વસ્તુ છે તમને પામ શું લાગશે મુખ્ય વસ્તુ દેખાય એવી નથી સમજાવવા માટે ચિંતા કે પછી પાપા પાપા ચિંતા નાખી છે બધું લાગે કાલે જેને જોતું હોય બાબાજી ને કદાચ એને માટે છે ભાગ હેઠા જોઈતું હોય તો ધીમે વટાવતો જાય લેતો જાય વટાવતો જાય લેતો જાય ન પૈસા એટલી બધી જોવાબદારી ને ચક્કર બીજી કઈ જવું છે હીરાબા જવું છે દાદા એમ પૂછે છે આ જે અઢી ઇંચ અંદર છે આપડે નહી પોતાની ભેણી ના કરે પોતાનો છોકરો ના કરે ઘેર ગયો પછી ઘર ચડે નહિ પોતાના નામ પર બધું થઈ જાય તો નાભી પ્રદેશ એકલો ખુલ્લો છે બીજા પ્રદેશો એને ભાવમાન સાથે બીજા પ્રદેશો જે છે બીજા પ્રદેશો જે છે એને ભાવમાન સાથે સંબંધ કરો બધા પ્રદેશો જે છે આવરણ હોય તો કેટલી લાવે આપડે નાખે કઈ મજા આવે નહી ભાવ મન ના આવે નાખજો ને તમે શું પૂછું છું કારણ કે વારંકવાર આપડે વિધિ તો આવરણ નહીં કુંડલી ની ના હોય અહી કુંડલી ની ના હોય કપાળા શું પૂછ્યું શું થયું કે છોકરો કે ના હોય है पर के आते एक बालिश प्रश्न पूछू चु ज्ञान लीधा पीमा रीते परिक्रम प्रश्न पूछवा ना, ना दादा घनी वक्त एम कह काम का कई कई क्या करें तो आप श्री मुखे साढ़ी लो ए ચા પાણી નાતા પાણી કરો છો ચા પાણી સોમવાર હા બોલો છે ખુલ્લે શક્તિ ના ઘરે જુદું છે ખુલ્લે શક્તિ અઢા નો માર્ગ અઢાક્ર એક કોક હતા એ જ કરાવે મને પડ્યા નહીં નાભી પ્રદેશ તો એના આખા શહેર માં બધું આવે નાભી એકલી ખુલ્લું છે એ પ્રદેશ ખુલ્લા છે તેથી આ ઝેડે પહોંચાય છે અને આ ઝેડે કે જેલેને કરીમે જાય આ દાહવાનો નબી કે દેખું નહી નબી દેખું એટલે જાર્ગોય કરે આખા ગામમાં એને કે એ આવી ન બોલે નબી પ્રદેશા કરી બિલકુલ આવરણ નથી હે નબી પ્રદેશા કરી બિલકુલ આવરણ નથી બિલકુલ નહીં સુખો એકદમ અજ્ઞાન સિવાય બીજા કયા આવરણ હોય અજ્ઞાન સિવાય બીજા કયા આવરણ હોય અજ્ઞાન અજ્ઞાન સિવાય બીજા કયા આવરણ હોય સ્વરૂપ નારણ હા એના સિવાય કરતું નથી એવું જે અજ્ઞાન આવે એને કેવી અને એની એની બાઉન્ડ્રી ઘણી મોટી બીજી આપણ આવું આવરણ છે તેવું આવરણ છે તારે મને એવો પ્રશ્ન થાય કે અજ્ઞાન સિવાય વળી બીજો કોઈ આવરણ હોય હા બીજો કોઈ આવરણ હોય જ નહીં બીજું કે હોય નહીં પણ આટલું કે આ અજ્ઞાન છે તે નબી પ્રજ્ઞ બની તેલું ભૂલવે છે એટલે ત્યારે વચારે એ પ્રશ્ન છે કે બોર અજ્ઞાન છે કે ક્યાંક ક્યાંક જ્ઞાન આવી બીજો કોઈ થઈ ગયો છે બીજો આવરણ છે કે કેમ આમાં છે હા એ કે આમાં તો બીજો આવરણ છે તો એક આનાથી અજ્ઞાન થી મોટું કોઈ આવરણ હોય એટલે આ સુગ્રા કર તો તેન તેજ છે અને બઉ મોટું બહુ રંધકાર છે બીજી ચકલ ઘણા દસ ચકલા બનતી છે નટુ વાકા નો પ્રશ્ન છે કે આપે જ્ઞાન આપ્યું એટલે અજ્ઞાન નું આવરણ તો ગયું તો હવે કયા આવરણ રહ્યા હવે બીજા આવે ઉપર ના છે દાળા ભૂકા છે ઘટા દાદા એ તો જે આપવાનું છે તે આપી દીધું છે પણ છતાં અમારી કઈ પ્રકૃતિ એવી છે કે પીપર વેચાતી હોય તો અમે હાથ ધરીએ છીએ અને લાડુ વેચાતા હોય તો હાથ ધરીએ છીએ હવે દાદા આપ જ્ઞાન વખતે જે કહો જ્ઞાન જયારે આપો છો તે વખતે પાંચ આજ્ઞાઓ પછી આપ એમ કહો છો કે હવે શુદ્ધાત્મા નું તું એ કર્યા કરજે અને હું ના આવે ત્યાં સુધી ચૂટી ખણી ને તું જાગીશ નહીં એવું છે ને ભરેલો માલ હોય પણ દાખા ધારો દાદા આપે એવું જ્ઞાન આપવું છે કે એટલે ભરાઈ રહેલો માલ છે એવું પૂછના ખ્યાલ થઈ રહેલો છે આ આવું ના હોય આવું ના હોય કઈ કાઢીએ પણ માલ પૂછી રહ્યો એ તો હું જાણું કે આ વગર વધારે અત્યારની ખબર પડે ભરેલો માલ સારી રીતે બાળક બેસી <medicine> <laughs> <laughs> <différentays> <terminology breakated mdled sons>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 આપે કીધું <intenting Survey> <İzdahal hardestain> <Spanish> ને નાખી લે પોતાની ઉપર ના ગમતી ઉપર મૂકી પછી આવા ના ગમતી આવે એટલે આવું મારે કેમ હું આગળ પૈસા મન શું વાંધો ના ગઈ હવે પણ અમારે લેવા દેવા નહી દેવા દે મારા જેટલો વખત નેગેટિવ પૂરું પૂરું કર્યું હોય લાગે જેટલો વખત નેગેટીવ પૂરું પૂરું કર્યું હોય એટલો વખત લાગે પૂરું કરી દો કામ કરોરી પણ આટલું ધ્યાન માં લક્ષ્મ રાખજો કે આ જે સામાન છે કામ કરી દેવા દેવું દાદા એનું જ્ઞાન આપ્યું દાદા કોઈ બી જગ્યા અઈએ તો હાજર ને હાજર લાગ્યા ખરા સ્મૃતિ માં પડાય એટલી દાદાની આજ્ઞા નિષ્ઠા પૂર્વક પાડીએ છતાં દાદા દાદા ને જોયા કરીએ દાદા પાસે બેસી દાદા નિરંતર હાજરી લાગ્યા કરે આપડે દાદા મારું કામ કરું બધું કામ તો મશીન આપ્યું એ મશીન બધો ચાલે ગયું બધું એક માસ મારે ખરાબ આપણને કાર એ પાસે પેલા માંગ કરી છે ખુદ ભગવાન બધાય છે ભગવાન આટલી બધી આ તો અલગ વિજ્ઞાન પાણી નો ભાવ પૂછે પેલો પચાસ પૈસા જ હોત ના તમે તો આપેન પડે પડે પછી પાણી નો જવાબ ઉપર લાવે કાંઈ કુમાં પાડે બતાવો બતાવો આનંદ કટાય ને કચાય લાગે ને આપડે આ રીતના આપડો કહેતા રાજા હોય એ રીતે આપડે આપડે અનુભવ નું વાત તમને બધી કઈ મારો જે ભાવ રહે છે ને સામે ત્યાં રાખવા લાગે છોકરો ના માને તારે રસ પાડી જાય ની ભાજા જ ઉડે નઈ બાકી બાકી અ બે મહિના કોઈ બે મહિના કોઈ ચાર મહિના છ મહિના દાદા સંભાવે નિકાલ કરતા ક્યારેક બે ચાર કલાક વાર લાગી જાય તો કયો ફોર્સ કરવો સંભાવે નિકાલ કરતા ક્યારેક બે ચાર કલાક વાર લાગી જાય તો કયો ફોર્સ કરવો શ્રીમંત્ર કે બીજું શું કરવું વાર લાગે ખરો ના ખાઈ ના થઈ જાય તો આનંદ આવરી જાય આનંદ ક્યારેક સંભાળ નિકાલ કરતા વાર લાગે તો ચાર પાંચ કલાક આનંદ આવરાઈ જાય આનંદ આવડે પણ આનંદ ચાર પાંચ કલાક વાર લાગે ને આનંદ આવડ જાય નંબર ટુ સાથે ક્યારેક એવું થઇ જાય છે આપડે સવારે આજ્ઞા સભા નિકાલ કરવા پیش ધ ખિય ખા�છાº ખિય ખળલે ખા�ા� હજાાં તા�દે કાભા ખા�ા ખભાા�ામ ખા�ા�ાલે માભાલા�ાલે મને પશુમાન પરિણામ પ્રતી તો પ્રતી એટલે ભાષ્યમાન સવાલ જ નથી અહીં તો પ્રતિજી થાય ને એટલે ભાષ્યમાન નો સવાલ જ નથી આત્મા ની પ્રતિ ઉમા शंका वही अपनी पास प्रती હવે દાદા એ જે પ્રતિ આપે છે બેસાડી પણ એ બેસાડી એની સાથે જે જૂની પ્રતિ કામ અને આ નવી બેસાડવાનું કામ એ આત્મજ્ઞાનીજ્ઞાન અભ્યત વિજ્ઞાનિક સિવાય એટલે આ પુસ્તકો બધા જે છે તે પેલી પ્રતિભિ ઉઠાડતા નથી એટલે નવી બેસતી નથી બાકી આ તો ખ્યાલ આવે છે આ જુદું છે આ છે આવું છે પછી ધર્મ સંદેશ વાંચ્યો ને દાદા મળે ને ત્યાં સુધી આપડો નિકાલ આવવાનો નથી વાત વાત કર્યો છે ज्ञानी नब्दो थी जो शब्दों पुस्तक नो एव कोषक मे शब्दों आप शब्दों तो पुस्तक भगवान भगवानी वजन बढ़वा આ સંતાના દુપરો વિતરાક વાણી બીજો કોઈ ઉપાય નથી આ વિતરાક વાણી દાદા વાણી ભગવાન પછી નીકળવાનું વાણી કીર ને રીત રાઘવાણી નાગદેશ ભગવાન વિચારી વાણી અને વાણી તો વચન પર વાણી તો આપડીમાં લગાવવા નહીં નહીં એમને મળે છે તો આપડીમાં